હું શું શોધું છું તેનાથી હું છું બે ખબર દાદા સાંભળો છો ને સાંભળ્યું તમને કોને બોજવા આ છે આ બરાબર છે હું શું શું છું તેનાથી હું શું બે ખબર અને અને ફરું છું બે ફિકર હવે બેચ સંભો સુકે છે બરોબર એક તો એટेंशन જોશે મળતાની સાથે આપી એમને મને પોતાની ખબર અને પછી કહ્યું અને પછી કહ્યું કે ચા હવે બેફિકર નાનો બાબા જેવો મોટો બાબો હતો અને બે બારી બાર જોતા હતા જુદી જુદી બારી હતી બારી માંથી જોતા હતા તો મોટા બાબા નાના બાબાને પૂછ્યું શું જોવે છે તો નાના બાબા એ કીધું કે જે દેખાય છે મોટા બાબા ને પૂછ્યું કે તમને શું દેખાય છે તો મોટા બાબા કીધું કે મને કશું દેખાતું નથી તો નાના બાબા કીધું કે જરા આંખો તો ખોલો નાના બાબા ને મોટા બાબા એ પૂછ્યું કે તને શું દેખાય છે તો કે હું વર્ષ થી ઝાડ જોઉ છું હવે મને મૂળિયું દેખાય છે તો નાના બાબા મોટા બાબા પૂછ્યું કે તમને શું દેખાય છે તો કે હજુ હું ઝાડના કેટલા પાંગડા છે જ્ઞાન મળ્યું પછી મને એમ થઈ ગયું કે હું બેફિકર થઈ ગયો છું મેં એક દિવસ જઈને દાદા ને પૂછ્યું બે ફિકર થઈ જવા માં જ મજા છે બધા અનુભવ થાય છે આપણને દરેક ને આપડાક માં સંબંધમાં જ્યોતિબહે આ ફસા આ ફસા આ ફસાદ ની દોસ્તી થઇ ગયેલી શું કરે ભાઈ બધું પરવા નીકળે તાજિયાનો દાડો એમ શુદ્ધા થઈ જાય ચોક જાય એટલે ધમ ધમ ચાલતું જ હોય ને મોમ્બ માંથી રેવાય નઈ બિચારાથી એ બધી એને રમખાણી વૃત્તિ કઈ ને દજાવીશ ચર હું ખાસ અને ખાસ કામે બંને હાથે નીકળેલો કઈક બે બે મિનિટ ઉભો રે ચલા ગયો અંદર ચાલ્યું પાંચ છ દસ મિનિટ અને પેલો કઈ આવો ના થાય પાંચ ગયા કરે થોડો વખત બે પાંચ બે સાવ આવ્યો અડધો કલાક કલાક નીકળી ગયો પછી એનાથી ધીરજ ના રહી અને ક્યાંક મારી નજીક આવે રાત પકડીને ખેંચી લો રાત પકડ્યો બોલતા ફાવો ઘાટ છે આપડા બધાનો દાદા એમાંથી છોડાયંતબ ખરા જરૂર પણ એમને સંજોગ હતા પિતાજી ના એમ એમ તો ના થાય પણ કુદરતી આવે અમે આકર્ષણ તો કર્યું કુટુંબ ને આ અને પિતાજી અને પછી એમને મુશ્કેલી થઈ હતી એવી કે પૂરા થયેલા ત્રીસમું બેઠું તું જ અને પિતાજી એ બાજુ આવું તો ખરે હું તો દાદા પાર પોચી ગયેલા દાદાજી જોયે પિતાજી કે વાંચે ખરે બધું શ્રીમદ છે આ છે દાદા એ પણ પરીક્ષા નજર નહીં કરી એમની એ જાણે કાતો પત્રી જાણ નીકળો છે મંગ કે બરોબર છે પરંતુ જ્ઞાની એટલે શું કેટલું સમજો જોઈતો રહીએ ને પછી બગલે આવ્યા હોય તમારા પ્રસંગો મોટા હોય અમે આ કુટુંબના વડીલ કે ભાઈ અમને બેસાડ્યા હોય તમે હો અને અંદરથી નીકળી બાર બધા બેઠા દાદા બરો અંક અને તતળાઈ નાખો બરોબર ના ના બોલવાનું બોલી નાખો શબ્દો બે પછી મારી આંખો મારી આંખોમાં જોયા કરજે મારી આંખો ની એક પરમાણુ જોયું નથી હે દાદા અરે હું તો પડી છું પાપમાં પડું બધું તો કે ભાઈ હું કાચો નથી કે નીચે લાકડું લાખે આગળ તને તારું ઘડું લાકડું કરવું જ પડે ઘર માં જોડે તો રસીદભાઈ બોલાયલાય ઉપર થી સાત ઉપર અને બે પા હોય તો પછી એસી વર્ષ નું એનું ગુરુ થઈ જાય દાદા ને એમના માતાજી જયરભાઈ આવું શીખવાડેલું પેલી હુથાર ને એની બે ની સિમિલી આપી જુથાર એ વરવાનું આપે મકાન માલિક નું બનાવતો હોય મકાન પછી નાનું છોકરું બચ્યું હોય તો પૂછવું પડેલી છે ગમે તે અનુભવ હોય ને તો છોકરા ને પૂછ્યું આ બરોબર લાગે છે પૂછ કરવું પડે પૂછવું જ પડશે છૂટકો છે બાપુજી કહીએ અમે પપ્પાજી અમર બા ની ઉંમર થઈ છે તમે ત્યાં જ રેજો અને એવું વસ્તુ આઈ ને પૂછી જઈશ કરીશું બધું છે બહુ સુંદર વખત ગયેલો બધો ચર્શિયું બાપા થોડો લયા તો હશે જ ને એમ એમ તો કઈ આપડે તમને શું લાગે છે મુવા મુવા જ્યોતિભાઈ તું બોલ ને ચાર ગુ કોન્સ્ટલાઉટ આવી જવું જોઈએ બધા અહીંના અમેરિકામાં રહેલા છીએ એટલે એ લોકો મજા પડશે કોન્ટ્રી નિમિત હોય છે બધા જાત જાતની એમ કે નિમિત્ત ને નિમિત્ત ગમત થી થઈએ ખરા વાતો નહી પણ એવી એટલી લાઈટ હોવી જોઈએ કોઈને ટચ ના થાય ટચ થઈ જવું લાઈટિ શકે છે નિર્દોષ ગમતું છતાં વિજ્ઞાન અન્ડરસ્ટેન્ડિંગ જરૂર આપી શકે અરે દાદા એ આજ ઈચ્છા એમની જેમ વિશ હતી છેલ્લી મુખ્યસ્ટેન્ડિંગ ના આપી શકે સમજણ પણ આપણે એવું ના હોવું જોઈએ આપું છું પરમાણુ ના હોવું નિર્મિત કામ કરે એને તો બગીચાનું માણસ રૂપી જાણતો નથી બગીચાના ફૂલ ઓળખે છે ગમે તે લઈ લે છે મા બધું કરે બગીચા કુદરત ના ફૂલ માણસો ને કહે સરસ પદ માં છે એક જે વાત કરે છે જ્યોતિબેન તે રિસર્ચ સેન્ટર તરફથી જેવું લાગે તો તે એનો જવાબ પણ મળે છે એટલે જેવું ટેલિકોન્ફરન્સ કરી એવું જ આમાં થાય અને એનો સ્પ્રેડ એટલો બધો થાય પુષ્કર હું માનું છું કે દસેક મહિના થયા છે હજુ વર્ષ પૂરું થયું થવા આવશે કદાચ પ્રયોગ થયો છે એનું શું કઈ છે તમે પાછા કોમ્યુનિકેશન કરી શકો એ બહુ મોટી વસ્તુ સુંદર છે આપણે અત્યારે પણ છે તેવી ભક્તિ એમને દાદા માટે થાય તેવા આશીર્વાદ બધા મહાત્મા આપજો અને મધુસૂદનભાઈ આપ મને ઓછો આશીર્વાદ આપજો પણ હું કોને આશીર્વાદ આપના છું કારણ કે અમારું દિલ પહેલેથી કુદરતે બહુ મહેરબાની કરી છે અને માસ્ટરની તો કૃપા બહુ ઉતરી છે અને આગળનો અનુસાર જ લઈને આવેલા કે બધાનો આશીર્વાદ લેવો કોઈનો પણ મોને ભૂલોયું નથી ક્યારે પણ અંદર તો એમ જ રહેલું છે હંમેશા હમ બાળપણથી મોટા મોટા કઈ બોલા મોટા મોટા લસિનભાઈ ભણાવે કઈ બોલા મોટા એટલે પેલા બધા મોટા પણ અત્યારે જોઈએ માણસ જેવા માણસ છે તો માણસ સ્વરૂપે માણસ ને માણસ કામ માં આવે શું એમાં આપડું હું પણ અંદર હોય ને આજે નિમિત્ત બધું મજાનું ત્યાં કામ કરે એટલે આપણે નિમિત્ત ભાવ આ બોટો હનુમાનની જે રામ પ્રત્યે હતી એમનો નિમિત્ત ભાવ કેવો સુંદર હતો તમે જોયો ને અને ખરેખર અને અત્યારે તો સિદ્ધ લોકોમાં પીરાજેલા છે પરંતુ એમના દેવો છે બધા એમના દેવો છે શું એમના દેવો તો જેવા જેવા ના હોય બહુ પાવરફુલ હોય પરંતુ બચ્યાઓનું વિદ્યાધરો કેવાય છે એ મનુષ્ય લોક છે પણ એ મનુષ્યો એવા પ્રકારના છે એવા પુણ્યશાહી છે કે માણસો રહે એવી દુનિયામાં રહે માણસો જ રે પણ એવી દુનિયા કે સમજો કે આ કૈલાસ છે કે આવા મોટા પર્વતોના ગમે તેમાં હોય તેમાં ગમે તે શકે પણ ભારતમાં ખાસ હોય છે આ વિદ્યાધરો વિદ્યાધર એવા જગ્યાએ જ રજા માણસ ના પહોંચે શું એને લોકોત્તર તો ના કહેવાય પણ આ મનુષ્યોતર શું કહે મનુષ્યોત્તર બહુ સુખમાં જ વિદ્યા હોય બધી જાતની આપણા જેવું બધું મનુષ્યો પ્રભુ હાઈ લેવલનો બધો આપણા સાદા રાજા હોય કંઈક ગણતરી ના હોય એમને એવા હોય લોકો સંસારમાં પણ એમને માટે એટલે પતિને પત્ની એવી જ સ્ત્રી હોવી જોઈએ પતિ આખો ચક્રવર્તી જુઓ તો સ્ત્રી એવી જ જોઈએ ના ચાલે ચક્રવર્તીને રમાણે અને ખરેખર એવી હતી અને વિદ્યાધરીની દીકરી જ હોય અને બહુ પ્રદેશ નોર્થ વેસ્ટ પાકિસ્તાન જે એરિયા બધો એ પ્રદેશની હતી એ પ્રદેશ તે જમાનામાં તો બહુ કેસે બહુ અને એ બહુ બાહુબલીજીને એ આખું રાજ સોંપવામાં આવેલું ભરતજીને આ નીચેનું બાજુ પહાડો માં એ બાજુ બધા ટફ ને બધા હોય ને આપણું નોર્થ પાકિસ્તાન નું નોર્થ વેસ્ટ એ ઈન્ડિયાનું ને હા આ બાજુ નોર્થ ઇસ્ટ આવ્યું તો ચાઈના કે છે અમારું કે છે લો બે બાજુ કેસે આ લોકો શું કરીએ આપણે અંદર દસ લાખ હશે ત્યારે દાદા ઋષભદેવ વખત ના હશે એમનું સ્થિતિ નશા જોવા જેવી ને સ્ત્રી રત્ન સુંદરી આવી બાકી ભરત રાજા અને બ્રાહ્મીજી બે બ્રધર સિસ્ટર અને સુંદરી અને બાહુબલી સુંદરીના અરે આપણે આપણે બ્રાહ્મી ના અને આ સુંદરી સુંદરી વિદ્યાધર ને આ વિષ્મી અને બે નિમિત બને છે પાછા બંને પરીખ આપણા રિસર્ચ સેન્ટરના એમની લેંગ્વેજ આ બ્રહ્મી આખી આખું કમ્પ્લીટ એમાં કેટલા બધા પેપર છે એમના ટોટલ પોતે પણ તે સૂત્ર જેવી એક શબ્દમાં કેટલું મોટું રચી જાય એટલું બધું કે એવું એ ટાઈપની વાણી હતી અને સુંદરી કળામાં હતી સંગીત માં બધું ભરત રાજા બી રાખવા પ્રયત્ન કર્યું ને ભરત નાટ્યમ કરી દીધું કેવું નાટ્યમ ભરતનાટ્યમ એના પરથી આવેલું સાહેબ નટરાજ સાઉથ ઇન્ડિયા માં છે ને એ છે મુખ્ય રામ કેશો બી સરસ્વતી પેલા કેટલા વખત ભેગી થઈ યાદ છે પેલી પાંચ આગ લાગે પાંચ પાંચ આગલા સમજાયું થયું આ ક્યાં મારું બહાર વિજ્ઞાન બીજું પણ બચ્ચા કર્યા બધા કર્યું પેલી વિજયાલક્ષ્મી આઈ આજે તો એ તો ગયા નીકળી ગયા નઈ સરસ્વતી બેન વિદ્યાલક્ષી ગઈ ભેગા વિજયબેનો હાઈ હાઈ હાઈ હાઈ હે કેટલા વખતે ભેગા થયા એટલે આ બધું એવું છે હાજર થઈ જાય ઉપયોગ આપણો અહિયાં ઉપયોગ કામ કરે છે આપણો ઉપયોગ એ યાદ શક્તિ નથી મહાત્મા યાદ શક્તિ ના હોય શું કહ્યું મેમરી memory. memory. Means those realized ones, ની do not have memory. ગોટ ઉપયોગ ઉપયોગ મીન્સ નોન યુઝેબલ યુઝેબલ usable સેલ્ફ લાઈટ ઓફ નુઈંગ એન્ડ પરસેવિંગ દેટ ઇઝ કલ ઉપયોગ નોન યુઝેબલ વન ઇઝ વન ઇઝ સોન ઇટ કેટ બી used. but it comes into it automatically as an attribute. As an attribute. And the trait of the attribute, that is the trait of Shuddhaatma, pure soul. Shuddhaatma trait, upi-yoga. Upi-yoga. It is a Shuddha-upi-yoga. Otherwise in the work, uh, later day life it is Shuddha-Shuddha-go-vai-chog. એ ઉપયોગ જ હોય ઉપયોગ સુધુ નથી પરંતુ ઉપયોગ શબ્દ સમજવો બહુ જ એ છે મજાનો હશે શબ્દ ઇન ધી રિલેટેડ સેન્સ ઓલ ક્રિએશન ઓફ મેન ઇઝ મેન્ટ ફોર ટુ બી પુટ ટુ યુઝ ટુ બી put to use or his or her creation to see those creations on their own they cannot come into use while this upyog of shuddha atma trait automatically comes into use so long as our body is there and all body living is there what would it comes for mahaguru of course in such a Clear clarity we may not understand, but it is operating in every body. Every body is operating. Hmm? Dharma Dhyana and Shukla Dhyana it is called. These two are always operative, alternately. When we are in, living with mutually, Dharma Dhyana is there, and we are alone, all to ourselves, Shukla Dhyana. All right. All right, Shukya, Shushan? સમજાય ને અને ડેડી હનુમાનજી એવા જ હતા એની માયું કે હનુમાનજી જયારે રાતે સુતા હતા ત્યારે એના હૃદય માંથી રામ રામ રામ રામ છે ઓકે તમારી વાત બિલકુલ સાચી છે ત્યાં અમદાવાદમાં એની ડોટર છે મોટી ત્યાં જ કરે છે વસંતભાઈ મોટી ડોટર એનિમેશન કરે છે હર્ષભાઈ અને અત્યારે એને છોટે ભીમ કેવું કઈક બનાવ્યું છે સમથિંગ લાઈક છોટું કઈક બનાવ્યું છે એટલે ટીવી પણ બહુ આવે છે માણસ છે એટલે બીજા બધા પશુ કોઈ રત્ન કેવા દીવોને નથી કેવાતા માણસ કારણ કે એને એનું ચિંતન કરે થઈ જાય સમજી નથી ગજબ ની શક્તિ છે એ ઉપયોગ શક્તિ કે છે ઉપયોગ કેવો વપરાયો એના પરથી આખો આધાર હમ ઉપયોગ કેવી માટે વપરાયો કે પોતાના સ્વભાવથી વપરાયો આ બે માં ફર પડી જાય છે તમારા અનુમાન કે શું કઈક અને બોલે છે એ બોલો આપડે મજા આવશે તારા જો મજા આવશે એમાં ધમધમાવે સરસ બોલે છે ધંધા હે દાદા મારા પરમેશ્વર ને દાદા મારા પરમેશ્વર ને દાદા મારા કરાદા સ્વીકારો All right. Dada means our pure soul's self. You follow? Yes. Dada means our pure soul's self. You understand? Yes. Where we recite? Well, that way we take insight. Who well, are both of you? Chalo. All of them, they understand that. Guru. Heratnatraini Sodham Bhattva. યુટા <mully> છે અરૂપી રૂપક સ્વરૂપે આપડા બધામાં છે અરૂપી પોતે પોતાના એમ પટેલ ના રૂપ માં હતા તો હતું જ શિલ્પા ઉભી થા આ બે જણા દોઢેક વર્ષથી દોડ કે બે વર્ષ થાય દોઢેક વર્ષથી જર્મનીમાં છે આ કામ કરે છે જોડે છે German? No, MIND. but what is your name translate જર્મન પદ લખ્યું છે બનાવી છે ઉદ્યોગ જો આપણે લેશે બોલાવશે એને કાલે બોલાવ્યું કે છે ના ના ના મેં શું બોલ્યા અચ્છા હવે તમે જો અમરેત કવિ કવિ સાહેબ કરસે નહીં ભાઈ તમે એક બે લાઈન બોલ લાઈક તો માટુ પાસે આની મને તમે શૈલી સે અમને સે જોડો આગળ આગળ આવશ્યક રેવાડોલ કાંગરે આવશ્યક દાની પ્રભાત કી જીવન જીવી જયશુ પાંચ આજ્ઞામાં અમે પાકા જીવશું સ્વચ્છંદ ને મોકો નહી આપીશું સ્વચ્છંદ ને મોકો રામ આજ્ઞા ગીત અમે સ્વ નહી ભજીશું બે પાકાઈ જીવશું સવાર થી સાંજ સુધી દાદા જોઈશું ભોખું જુદું જ રે માલ જોઈશું ખોખું બે ઘર ઓફિસ માં सिधिशु वेद उपसमाद वंदीशु करे करावे कोणती ज्ञानधी सिधिशु करे करावे कोणती ज्ञानधी सदिशु नोखा संयोग में आयोगी शुद्धच नोखा संयोग સંભાવે ની સંભાવે ની ભાવના ભાવિશું દાતા ને ને ભલે અમે દૂર પણ એક જ ફિલિંગ છું દેહે જુદા મે નિશ્ચયથી એક છું પાપો નિશ્ચય નિરંતર જ્ઞાન માં રહીશું નિશ્ચય maro te kari jivishu shakti dadani ame to mangishu shakti dadani ame to mangishu paach agna mayame pakatai jivishu paach agna mayame pakatai jivishu bantola અમે નઈ નઈ અમે દગે નહીશું દાદા ને આ ભવ સંભાળી લઈશું પાકા થઈ જીવશુ જું નથી ગુંજતું દુધિયું चर्ण मुकी दीदू, चर्ण दीदू। सगडू नहीं बाकी शेष शुद्धात्मा भावु સ્વંદ ને મોકો નહીશું આજ્ઞા ચિંતજીશું ज्ञान की तरह मैं सोने बगीशु इंग्लिश गौरव ने बिना बिना बिना गमना लाइजे क्या बनाया तू राजनीति अपना हूं ऑफिस का મારે અઠવાડે બાર જવાનું થાય હોટેલમાં જવાનું થાય ને તો ત્યાં ગયો હતો અને તમારો સત્સંગ હતો અને શિવ શિવરાત્રી આપણે શું મહાશિવ મેં પછી કવિતા લખાઈ ગઈ પછી મેં કવિરાજ મેં રાજ્યો આ રીતનું થશે એટલે બંને આપણે પુત્ર નો સત્સંગ ઓનલાઈન હોય છે ત્યાં સવારના ત્રણ વાગે એ લોકો મોકલાઈ દ આપડે આપડે મહાત્મા બધા અહિયા છો આજે બી ચાલે દર બે મહિને નીકળે છે આમ તો એક એમની બાય મંથલી છે પછી એમાં ત્યારે થયું એટલે સકલ સંપતિ મોકલીએ કેવી રીતે એમને કહું છે વસંત મગનભાઈ ને બે કયા તમે એટલે બીજા બધા સેન્ટરો તમને બધા જગ્યાઓ આપશે કોને મોકલવાના સાથે એટલે બધા પાર્સલો આવશે બધા સેન્ટરોમાં તો તમે જે જે સેન્ટરના જે સંપત્તિ હોય એ ખાસ આનું ધ્યાન આપે અને તે સેન્ટરના બધા મહાત્માઓ જ્યાં જ્યાં હોય બધાને પહોંચાડે કે આ સબસ્ક્રિપ્શન કરજો તમે તમારે જે રીતે કરવું હોય ટેસ્ટ તરીકે કરવું હોય તો વર્ષ માટે કરો અને આમ તમે જે કામ કરી શકશો લાઈવ કરવું તો લાઈવ કરે પણ સબસ્ક્રિપ્શન કરજો સબસ્ક્રિપ્શન આ કોમર્શિયલ નથી be jaben this is not commercial but being a publication monthly it has to meet its expenses not fully partially actually it is almost subsidized so it is my earnest request to all of you yeah. hmm, to have this every family english akram vigyan with you please please please and you contribute your write ups whatever small five lines four lines 10 lines whatever you feel your experiences go on sending there it will come your import will be there and they will arrange it is must better hmm? yes. huh kar shauk hai da yes ha mazaa center mein aausi it may ank be waqt na be ank kya chemo karwana એટલે દરેક જગ્યાએ પચીસ ત્રીસ ચાલીસ મોકલશે સેમ્પલના અને પછી તો આવે ને ચાલીસ પહેલીમાં ચાલીસ પહેલી ચાલે દરેક સેન્ટરમાં એ સારું રહેશે આપણને કારણ કે હિયર યુ નીડ ઇંગ્લિશ ઓનલી ગુજરાતી ઇઝ લિમિટેડ ગુજરાતી એવરી વોડિંગ બટ ઇંગ્લિશ પર્ટિક્યુલર ચિલ્ડ્રન વિલ બી મોર બેનિફિટેડ ચિલ્ડ્રન વિલ બી મોર બેનિફિટેડ અને કોન્ટ્રીબ્યુશન પણ આપડા મહાત્મા લાસ્ટ પેરાગ્રાફ જે છે અહ યસ લાસ્ટ આ છે ટેવોને ની સ્વભાવ એ લાસ્ટ પેજ આ લાસ્ટ પેજ આ લેન્ડે દે આખો પ્રશ્નાનો જવાબ જે છે ને ચલો હા ઓકે આ સચ છે ટેવોને જેવોને તેના સ્વભાવની પુસ્તિકા છે હ હેબિટ્સ એન્ડ ટ્રેટ્સ ઓફ હેબિટ્સ હ્યુમન હેબિટ્સ એન્ડ ટ્રેટ્સ ધ ટ્રેટ્સ સો ઇટ ઇન ગુજરાતી આઈ विल ટ્રાય ટુ અ કૃપાનો સ્વાદ છે દાદાજી નો આતો તો મહાત્મા ફરીથી કેમ થી આવ્યા એવું હોય શકે નહીં તમે જે દાદા ભગવાન જોયા છે તે ફરીથી આવવાના છે એવું કોને કહ્યું એ કોઈ સમજી શકે તેવી વાત છે તેમાં તમે નવ શું કહ્યું વાત છે એટલે દાદા ભગવાન ચાલુ રહેવાથી પ્રગટ્યા અને જે દીપ પ્રગટ્યા તેમને શ્વાસ સ્વરૂપ છે ભાન સ્વરૂપ છે અને જેમને સમજમાં અને સારી રીતે આજ્ઞા છે આદિપણ સારી રીતે સમજાયું સમજ્યા તમે આ વાત છે એટલે આજ્ઞા ધર્મ દાદા ભગવાન સ્વયં છતાં પણ આજ્ઞા કેમ આપી આ રીતે આપી આટલું બધું સામર્થ્ય એમની હાજરી હતી ના પાકી શકે સાહેબ દાદા એ તો કયું જ છે જાણે કેબ્રા ભરેલા છે બધા આપ સમજ્યા અને એટલા માટે આજને આપી પડે ગૌતમ સ્વામી મહાવીર ભગવાન મળ્યા પોતાને સર્વ સ્વરૂપ બનાવવામાં માને બધાય બધા સમજે છતાં એના પ્રસંગ બન્યો સંશય ઉપર જ જાય છે પરંતુ એ સંશય દિલ ના સાચા હોવાને કારણે શું કહ્યું સંશય દિલ ના સાચા હોવાને કારણે સરળતા દાદાશ્રી કોને ગૌતમ સ્વામી સરળ એટલે સીધા ને સઠ વાગ્યું નહી જરાય આડા ત્યારે એ ઓગરી ગયા હતા એ ઓગરતા જયારે તેમને નામથી બોલાવામાં આવે છે ત્યારે તરત જ એમને થાય છે પ્રશ્ન કરે છે અને એમાં તેમનું આત્મા નું દિરાવણ એટલું બધું નતું સમજ્યા ઉત્કૃષ્ટ બ્રાહ્મણ એમને ખબર પડી ગઈ તરત જ અક્ષર નહી કશું નહી ઉચ્ચાર નહીં પણ આપણા માંથી કોણ એવા હતા દાદાને આપણે મળ્યા અને દાદા આપણે સમજ પડી હવે દાદાને છોડે બીજા એવું તું કહેનારા કોણ એ એક બતાવો મને કોઈ કહેનારા હશે કે હું દાદા નથી હું તમને કહું હું બચપન થી ઓળખું મારા સંબંધો ઓળખું દાદા નું પરમાણુ પરમાણુ ઓળખું અહીં નહી પણ મારી આગળની લિંગ પોલેથી મે જોઈ લીધી છે અમારી લિંગ મેં બધી જોઈ લીધી છે બધા ભારે મારે પડવું નથી પણ વાત પતી જોઈએ ને તમે જે કહો છો પણ તમે તો અમારી અંદર નજીકમાં રહેવાનો સવાલ જ નથી નેટ કહું છું આખું સર્વૈયું તો મહત્મા કે આપે જ કહ્યું કે આપડે આવું છે બધું સરવાઈઓ લઈ ગયો કઈ વિગત માં પડવા જેવું કે આ વાર આ વાર ગણી ગણી ને કઈ છે એ કઈ કઈ જ આપનું ગોઠવવા જાય ઘણી ગણી ગોઠવા જાય નાનપણથી જ ખોરાક બધું બહુ જોયું છે આટલું અમે કહીએ કોઈ પરમાણુ અમારા ફેર નથી છતાં દાદા એ દાદા છે છતાં આપણે બધા એક જ છીએ કોઈ ભેદ ના પડે અને આપણે લીધો છે અને આપણું ઘર મંદિર અદભુત જીવતું જાગતું ચેતન સચેતન નિશ્ચેતન નહી બિલકુલ જાગતું ધબકતું તેનાથી બીજું શું જોઈએ એનાથી બધા શું જોઈએ હાથ દુખતો હોય તો એ કટ કરી નાખે છે સૂક્ષ્મ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ કારણકાર્ય કારણ નો જે ભાગ સુભતા વાળો ભાગ છે કારણ જે ભાગ છે સુષુભતા વાળો ભાગ છે ये बहु सत्संग बात ना थी। दरे के ने अंदर रिसर्च पढ़ू स्वभावने माटे कोई एक मा ना पाड़ी शके। ने पर शे। क्यों शे? पा, समझ स्वभाव बाधक मदद करता पूछे तो नद करता है स्वभाव स्वर्श रूप जेवाई जाए प्रकार रूप हो, हो है है जाए એની જગ્યા એ બધા સ્ટેબલ થઈ જાય ત્યારે અત્યારે બઉ મજા આવશે સહજ મૂર્તિ કેવી રીતે બને નહીં સમજણ પડી જીવતી મૂર્તિ કેવી હોય તે સજીવન મૂર્તિ હમ બસ બીજું છે એટલું છે ચાલો મા આ અમારું આટલું સામર્થ્ય આ બધું આવ્યું છે છતાંય માથે તો અમારા જીનેશ્વર ખરા અને એમની રજા લેવી જ પડે ચાલે જ અમારે એટલે અમે પ્રજા જ કોઈ કાર્ય કર્યું નથી આવું દાદા પોતે સફળ પૂરું શક છે એમાં અસફળ સમજ્યું એટલે આપણે મતમાં એકબીજા અમે આવી રીતે એડજસ્ટને ચાલ્યા તમારું આખું ગાડી નહી તો આટલા બધા બેઠેલા ગાડી એક સરખી ચાલુ છે આપદ શબ્દ બોલતા ભગવાન જય જય